બાકી હાલ લાગે આવશે નકામ બધું નકામ કેટલા આવતા ગયા છે કેટલી ઉમર અહી આવ્યો હતો એ 1 5 વર્ષ પહેલા કરી ગયેલી 5 5 વર્ષનો વિસાઈ પર લો જો જોનો ને જોનો ને જોનો જોર જોર જોર નહી તું ત્યાં કે પ્રતિવિસલવાની જોનો નહી કટ પડી ગઈ ગાલી ટિકિટ લઈને બેસી જાવ યે સારું કરે પાછળથી દોડાઈમેલે પાછળથી હેતેય કોઈ પૂછે એને પાડી જાય તો માડીનો ટિકિટ કે દાંત ત્રણ મિનિટ એ દેખાને કાયે ચાલે હાઈ દે ચાલે એટલે પેશન્ટ આવે તો એની જોડે સત્સંગ ની જ વાતો કરવા મળશે હા બીજી થાય કરવાનું શું થાય કરવાનું બી એર હિન્દુસ્તાન લોકો ભંગ કરતા છે ને આખી દુનિયાના લોકો શું કરવું જોઈએ અરજી આપવી પડે દાદા કિની વિઝલાઈ દેખાડા હમ દેખાડા હમ બધું દેખાડા આઈ વિ સી ઓલ ધ ટાઈમ કીધર ભી જાઓ આંખ મિત કે સાબ દેખાયા સબલે તૈયાર આ દેરે વેઝન ઈમિડિએટલી યુ આર ગેટિંગ ટુ મચ આ ટુડે મારા માં તમે કઈ જોયું માટે તમે મને આપો છો નાપાસ સ્ટુડન્ટ એને વધારે પુલ કરવું પડે કેરાલા બ્રહ્મણ કેરામને બિનેસ કરતા બિનેસ કરતા હારાઇન્જીની બહુ અચ્છા કેરલા બ્રહ્મણ બ્રો સારા કે અરે લલિતા બા મત કરો બહુ અચ્છી એસી વામને ક્યા ક્યાં એસી વાઇફ મિલી ભગવાન કેગડા કર્યા કરે ઝગડા નહીં કરતી કરે ગરમ હોય હું ત્રણ ચાર મહિના બાર ગામ જોઉં તો કશું જ નહીં અમને anywhere i go guys aise koi attachment nahi chinho bari se dekh ho bari se then that's one quality you say ke dada said se ke the tu kaise cheese like if i go see him and i think of him in the china he says he's always gives very sweet they live hai tar seed maru thai ના તો જોત જોવાથી જ એનું મોડું શીટ થાય મોડું બરા ભાગ્યશાળી નહીં મિલે કભી જ્ઞાન આત્મા જુદા હૈસા જ્ઞાન કભી નહી મિલે દેશ જુદા હૈ પ્રતિ નહી હોતી જુદા માન્ય તૈયાર નહી કર્યા કર્યા પછી ઝાપટવા પડે શું કરો ઝાપટ પણ થોડી નીકળી જાય પછી ઋષભદેવ વખત પડ પછી સાફ આવે નઈ બઉ ટાઈમ લે સમજવા જોયું ઋષભદેવ ભગવાન થઈ ગયા બધો કચરો આપડે એકઠો થયેલો વચન પડે છે રાધા કૃષ્ણ તો મેરા રિલેટિવ સર રિલેટિવ છોકરો બે સરખા જ છે આપડા ઇન્ડિયન સોસાયટી માં છોકરી ને કેમ નીચી ગણવામાં આવે છે આ મને પસંદ નથી પડતું કે છે લડકી દુષરે કે ઘર જાણી વાળી આપણે ઘર નહી લા રહે કામ કરે હા નામ બહુ કિંમત લોકો તુકુ નહી હૈ દીખા નામ લીધે કુશ થઈ જાય દીખા નાની કિંમત જતી રહી હતી નાના માણસ દુઃખ થાય મોટા માણસ કે સુખ થાય આવી ના થાય ને ભાઈ ગયા ગયા ખરા રામ મોહન ભાઈ પૂછે છે કે બધા ગુજરાતીઓ ને જ એનો લાભ પૂરેપૂરો મળી શકે તો કે અમે બધા ભાગાળી ખરા ને વધારે કોણ ગુજરાતીઓ કોણ કે એટલે કેવાનો ભાવ છે ગુજરાતી બહુ ગુજરાતી ગુજરાતી ભાષા સીખવાશે ને પછી આ અમારું આપણું વાંચન આપડે કરશે અને પેલું જાડું પુસ્તક તો બહુ ખોલશે એક એક શબ્દ ગોલ્ડન કારણ કે આજે राधे के क्या महान कहवा क्यों ऊंचा पद पदे पांडव મોક્ષ મિલી મોક્ષ તો પાછે કામ માં લાગે પાછો એવું ગયા મોક્ષ નામનો હાથી મર્યા અસત કે નરો વાજરો થઈ ગયું બધું ચૂડી ગયું કરવાના છે <laughs> તમે ન્યાય મુકાતો છે ઝૂકતું રમ્યા તેમાં મિલકત મુકાયું દહી એવું મુકાયું વ્યવસ્થા ન્યાય તો ના જ પડે પણ ન્યાય ના કેવાય આવું જો બીજો શીખર શું થાય મોટો માણસ આવું કરે ને બરાબર દીખાઈ બોલતા ભાઈ હતી તમે કહ્યું ને અર્જુન હતો અર્જુન દિન લાવ્યા કરે ભગવાન ભવિષ્યમાં કે ગમે ત્યારે ગમે જે નવી શોધખોળ થાય કે ગમે તે બધા એમ કે તેનો કોઈ વાંધો નહીં પણ આ જો આપડે મન ની શાંતિ કે ગમે તે કઈ જોઈએ જવું પડે સ્વાભિમાની અર્જુન સ્વાભિમાની હતું સારી વસ્તુ માટે નું સ્વાભિમાની હતું બહુ અચ્છા પેલી વાત હાચકી હશે એક વાત ને પેલા ભાઈઓ પણ હેગી અત્યાર સુધી ઉત્તર હિન્દુસ્તાન માં રિવાજ ને ઉત્તર હિન્દુસ્તાન મોટો ભાઈ પણ નાના બે See, I read in the, in, in some ફોર્સ બી નોટ ધ ટ્રુથ વેરી રેયર ઓકેશન આમ વેન ભગવાન આપ્યો કેવા ડાબી ગાડી પડે શું કરવું જેને જોઈને થયેલી વાત ડાબી ગાઢી પડે શું કરવું પડે દુનિયા ખોરું દેખાય ને બધું ગરીબ કહેર્યપુત્ર નાખેવાય બરોબર છે રાજા ને તો સૂર્યપુત્ર બરોબર છે ખરના એવું રા બીજા રામ ને સીતા લઈ જાય તો કે સીતા ગયો કેવાય કારણ મોટા માણસ ની બહુ ઝઘડા ખોરી બધું ચા જ કરવા પણ આવું કપટ નતું મોટા મારી પાસે શું કે છે છો તમે એક સીતા પરિણામી સીતા મળતી નહીં ભીખ માં ભીખ માં ભાઈ પડી જાય એમાં આગળ હર્યું કે તોબરું તાળું માય જે હમણાં મને હમણાં ખાઈ ચાલી સીતા આગે લખડી મર્યો તું નાક કાપી નાખ્યો આવું બજાર ભરાય પુરુષો માર્કેટ એમાં બે કાઢે લે આપડે ફો પીધા હોય પોંચ ખાઈ જઈએ ના निर्वेक के पास बैठ्या ती तू करे पण घोडीओ नमते तरी आता से तो छोडीयो बहु छे तब आम भरो आम भरो त मा भरे ना म आ जका काय पे दे दे ભેસ જાણતા શું જાણ સીતા આગળ ચાલ ને ચલો ટાળી જાય તરવું જ જેવો દેખાતું હોય હોય તો બધા રાધા છોકરા હોય રાધા છોકરા छोकरा छोक शोध पंद्रह जोड़े रहा दे छोक राख मेरी रहा है આપણે એમ આપડે મળે દેખાતા ગમે આપડે ઘેર બોલાય પંદર દિવસ જોડે રાખવા ના રાખવા આવશે આજના સમાજમાં કોઈ રહે નહી એવી આજના સમાજ માં કોઈ એવી રીતે રે નહી એમ છ મહિના મોકલો ભાઈ હું જોઈ ને કે સાસુ આવડું દાય એક બાબુ અને સાસુ સમય બાબા ને જુદો કરે ખાયું કે પરીક્ષા કરતા કઈ નીકળશે મીનું પૂછે છે શું પૂછે છે જોતા આવડું જોઈએ ને એમ જોતા જોઈએ ને આવડે તેથી એ તો એનું પૂછે દાદા એ તો એનું પૂછે છે બોલે છે તો બ્રધર જોઈ રહ્યા ખોવા જાય આગમવા નથી ખોવા જઈએ આપડે છોકરો દાદાજી રમેશભાઈ જયંતિભાઈ ની આપડે વિલે પારલા ઓમ શાંતિ માં કે મા બાપ પસંદ કરે પછી છોકરા એ એક જ નજર જોવી એ નજર માં જો ગમી જાય તો પસંદ કરી લેવી જોતાની સાથે જો એને આકર્ષણ થાય એ તો આ બીજા લોકાર માટે કહ્યું એક નો એક છોકરો રહે એના આકર્ષણ ના આકર્ષણ એને પૂરું પૂરું હમદેવ પહેલા નહીં આકર્ષે એટલે આપડે આવી રીતે તારી લેવું દાદાજી પણ એ વ્યવસ્થિત એમાં વ્યવસ્થિત નહી વ્યવસ્થિત હોય અરે શું પેલી પેલી પીપર લાવ ગાડી વાંચ્યા રાખવાની સાવધાની રાખવાની પછી ગયું એ પછી અવરું નીકળે પછી અવરું નીકળે આપડે દારે ના નીકળે આપડે પ્રયત્ન આપે તો પૂછે છે કે મારી દીકરી અહિયાં છે અહિયાં ઉછરે છે મોટી થયા પછી હું એને ના પાડું પણ એ વ્યવસ્થિત કરવાનું જ કશું નહીં કરવું હોય કરવાનું કશું જ નહીં કરવાનું અને કરવું હોય કરવાનું કશું જ નહીં જોયા કરવાનું પછી આય બા સમુદ્ર છે ખુલ્લો સમાધી લઈ લો કરવાનું કશું ને એમ નાતા રસ્તા પર આપડે એમને એમ નઈ બંધ વાકે નઈ it explain that after the attempt was made she said it's driver and I have to call the groom and after the groom she has to call the groom if she comes you and take then you treat her good if she goes away then forget or fasting <laughs> So tell him, I believe that marriages are made in heaven, somewhere, <laughs> you know, it's already, it's not accidental, it's, it's, I always think that. I always think that. Do you think there is no accident? Do you think there is no accident? No, that's it. In fact. In fact. In fact. In fact. In fact. In fact. In fact. In fact. In fact. In fact. દેશ ને ચલા આવો પુરી પુ એલે ફર જ તમે સ્ટ્રોંગ બેમાની ગુફા બેહાડ્યા છે ફર્યું નહી આવે રીત થઈ એજ રીત જતા ચાલશે ને કેમ નું ભીખુભી કઈ લે છે ભીખુભાઈ પાસે આપડે જોયા ભીખુભાઈ શું કરે છે મારી જોડે રહી તમા મહિલો રે એ બાર્ટડી થઈ ગયું બાર મુશ્કેલી કોઈ પણ આવે પણ હવે તો વાગેલા ઉપર આપડે શું આપડે એમાં આવકારો નથી એવો લાગે લાગળા ભરા તો આંગળા લકે ઉગા મચે થાય જે પ્રૈત કેયા મારી સામે દે તો બરોબર હેડ નું લાગે માં ફતી ઈ બસ ઈ અને કોટ ના કપડા તો ઉતરી જવાના છે બીજો આવશે એક અવતાર ના બહુ અવતાર આવવાના નથી કપડા પહેર્યા પછી ફરી નથી એક બે અવતાર પહેર્યા પછી કોઈ લોભિયો હોય તો એક ના ગમે નથી ગમતું ફરી બે વખત આવી ગયે તો સારું મકાન ગમે જે ગયોગ થઇ જાય બરોબર અત્યારે જ્યાંથી યોગ શરૂ થઈ ગયો તૂટી ગયો જગત એવું નથી કયું નકમું જવાનું યોગો કરેલા હોય ને બધા યોગ આત્મ યોગ કરવા માટે જે બીજા યોગો કરેલા હોય જે યોગ આત્મા યોગ કરવા પ્રયત્ન કર્યો થયો નઈ પૂરો પ્રયત્ન થયો સારી વાત થઈ જાય આપડો લેવા ડોડો ખ્યા કરવા બોલતા નઈ બોલો તો પડે મને જેમ ભાઈ આયા તો કોઈ નું પાંચ હજાર છે ડૂબાની હોય તો છે નથી ડુબાની અંદર એને ફીકાર શું છે ડુબાની હતી તે ડૂબાની છે તો ઠીકર શું કરવા દાદા થઈ જવાય જવા દેવાનું પેલું હા તફલા ખા ને ફ્રિજ પાછળ અને અને સાંભળ દાદાનો કોલર ગજજે સાબુ મૂકી ન કર તારીખ 22/5/84 વસંતભાઈ ને ત્યાં ઉક્રીશ સવારનો બરાબર કેન્ટલો હા તમારા આવવાનું છે નેક્સ્ટ મંથ ઓકે 277 સેફિગર એસ્ટ્રોલોજી હે વર્ષ સુધી સોફી સોફી બાકી હોય તો કાર્ય થાય ને બધું એ કઈ કે આપડે કોઈ દિવસ નહીં જોડાવાનું ને ચમ્પલ હોય એ ચમ્પલ મળે એટલે આપડે હાર પૈસા લેવા આવે એમ એટલે જરૂર જરૂર ભવિષ્યારું આવશે ને એની આશા એ જીવ એ જીવાનું વર્તમાનમાં કજુ ખોટું ના થાય આપડે જો ભૂતકાળ ગયો ઘણ ભવિષકાર વર્તમાનમાં રો આવે વર્તમાન માં રો ભવિષ્ય વ્યવસ્થિત ભવિષે એટલે ગઈ વસ્તુ વર્તમાન આગળની વાતમાનમાં આખું ભવિષ્યની ચિંતા માં કોઈ આજનું સુખ ભોગવે નહી આ સરસ થાય ફર્સ્ટ ક્લાસ તો એ વિચાર કર્યા કરતા દુકાન નો વિચાર કર્યા કરતા આગળ ધનંદિર સમજ પડી તો પછી બધા ક્ષેત્ર માં આવી જ લાઈફ છે પણ ત્યાં આગળ અમુક અમુક ક્ષેત્રો માં છે કાયમ મોટા માણસ નો જન્મ હોય ત્યાં સુધાર સ્વામી એટલે ક્ષેત્રો ના સારો ગણાય છે અત્યારે આપણું સારું ક્ષેત્ર પણ આપણું આ કાળ માં લેતા નથી એટલે કામી ડબલા આવી જ છે આપણા જીવન સ્ટાર્સ ને ચંદ્ર સૂર્ય બધા જ્યોતિષેવો છે separate. પોતે જેની અંદર પોતે આ સૂર્ય ચંદ્ર આ તારા બધા વિમાન છે વિમાન ની અંદર પોતે સૂર્ય અને સૂર્ય ની વાઈ બંને ઉસ હાઉસ લુક્સ લાઈક અ સન સે સોરી વાત છે કેટલા છે બહુ લાગી શું અમારે બોલીએ ને બહાર ના બરોબર છે એટલે જરૂરિયાત પૂરતી બીજું હવે કરવા એને નેસેસરીતા ગરુ નથી કેના જાણ ન શકવા દાદા આ ઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધ માઇન્ડ કી બટી એની ગો વર્ક્સ શું કહેતી ગોવી શું બુધતે હાઉ માઇન્ડ ટીચન બોડી વર્ક્સ આપણો મગજ આપણો અંદરનો મગજ એ એ બધું કેવી રીતે વર્ક કરે કામ કેવી રીતે કરે અંદર નું મગજ કેવી રીતે કામ કરે છે આ બધું કેવું નહીં આ બધી માઇન્ડ ચીત બુદ્ધિ અને ઈગો વર્ક આ બધી જાત નું મગજ આપણો ચીત ને એ બધું કેવી રીતે કામ કરે ઈગો એ કે એટલે એકલા શું તે કાળી છે માઇન્ડ ઇઝ ધ કે શું ની બે ઈઝ ધન પાર્ક કાલ ને ગિલોડા ની અંદર કાંઠ હોય પછી આમ સુરણ ની ગાંઠે માઇન્ડ ઇઝ લાઇક એટલે મારે તો કે સુરત જે